નાખી દેખા પૈસા જતા બે ડોલર સુધી પડ્યા વ્યવસ્થિત હા વ્યવસ્થિત વ્યક્તિ એટલે શું કરે છે આ પ્યાલો છે તૂટી ગયો તો કોને તોડ્યો આપડે તોડ્યો હા એટલે લોક શું કે બીજું કોઈ હતું નહી દાદાજી તમે જતા બીજું કોઈ દેખાય નહી એટલે પછી આપડે આપણને તમે તોડે એટલે આપણે તોડવાની ઈચ્છા હોય ને ખેડૂત પ્રયત્ન કર્યો ધારી રાખ્યો પણ વ્યવસ્થિત શક્તિ એ તોડ્યો કેમ વ્યવસ્થિત તોડ્યો કે છે આપડા લોક કેવા છે એક એક ડઝન ચક્ર હું મારે ફોડવાનું છે ને એટલે વ્યવસ્થિત શક્તિ નું ફોડવાનું કામકાજ અને સપ્લાય પાછું કરવાનું બું કામકાજ શું કયું તમારે ચિંતા નહીં કરવાની સપ્લાય પાછું એ કરે છું કારણ ફોડી ને એક ચાલે ને બધાને કામ બનવું જોઈએ બધાને ખોરાક બોલવું જોઈએ પોસવું જોઈએ એટલે એની ગોઠવણી હોય છે એની શું એટલે આ પ્યાલા છે વ્યવસ્થિત છે નહી તો હું બીજો ના લાવું ને એટલે ફાઇન ભોળા ફેર કઈ ના થાય ફાટે નહીં તો હું બી કાઢે નહીં ફાટે તો હિન્દુસ્તાન માંથી બ્રાહ્મણ ને પાટીદાર પાટીદાર ને ચડી જાય નઈ મને જમવાનું છે હરિજન ની પતિ રચા બધાની પતિ રચા ભૂદેવ અમે કે કોણ ના પાડે તમે ભૂદેવ ગુરુ ગુરુ ગોવાય ખરા પણ હમણાં તેમાં તો શું ગુનો થાય કે તમે ના ચાલે કે મારું ભગવાન થાય તે માટે પાયેલા વ્યવસ્થિત આવેલી છે સમજુ ને હવે એનો દાખલો આપવો જોઈએ બેંક માં ગયા થી બે હાજર લેવા છે બેંક માં ગયા તો એક ગજામાં રૂપિયા પયા છે બીજા બેંક બે થી બે હાજર લઈએ બીજા ગજા મૂક્યા આપણે એકમાં બે હજાર એકમાં બસો પાછા પાછા આવતા બહાર એટલે આપડે કેવું કે ગજુ ડાબી દે તો કેરી જમાચાઈ કાચી હોય છે એ વાંચેલો મળે છૂટી ગયો લઈ ગયો એટલે શું કરવાનું જોઈ લેવાનું બે હાજર કોણ લઈ ગયું એ લઈ ગયો બીજું કોઈ લઈ આ કોનું કાર્ય છે આ કાર્ય કોનું એટલે જરૂર છે દેખાડી તે તે મને પકડાયા આ પકડાય આપવાનું તું પકડું તારે પછી આજે હમણાં દંડ માં લઈ ગયો આપડે સમજી એટલે ગજુ કપાઈ ગયું તાર લોકો એટલે શું થયું ગુ શું લઈ ગયો તારે ગજુ દેખાડ્યું કપાયું આ મનભી બસ વાતા કઈ આ નહી કપાયું સમજતો નથી કે જે આપડે મૂરખ હતા બે હજાર ગયા એટલે હા વ્યવસ્થિત વ્યક્તિ પછી આગળ ચાલવાનું વ્યવસ્થિત એટલે કકડાટ પાછા લેવું હોવું પાછા આવે એ ખોટ તો કઈ જાય છે આવતો બહુ બધા તમે હવે કહ્યું એક ખોટ માં બે ખોદ ના ખાઈ એક જ ખોદેલી દેખાતી પછી આગળ આપણે જોવાનું વ્યવહાર તો કરવો પડે વ્યવહાર જો અમારું બધું બે જ કેસ નોતી લેજો તપાસ ત્યાગજો કેસ નહોતી લેજો એવું કહીને પછી ઘેર ગઈ આપડે તાર આપના હળા હાથ થવા તારે આપણું મન માહિતી બોલે કિરીટ ભાઈ તમે તો વ્યવસ્થિત કરો છો એ બાધુ બરોબર છે પણ આ પેલા શું થશે ત્યારે તું ગોદા મારવા માંડ્યું ખબર કરું આગળ લેવાનું કશું નઈ આલે મન મને આલે કશું તું કેવાનું હા મહા પડે દાડો પડે ગોદા મારું છું એ તો મારા જ કરવાનું સ્વભાવ છે તાકી નહિ એટલે આપડે ઘેરી શું કરવાનું જરા દૂધ વધારે નાખીને શીરો એવો સરસ બનાવો અને ભજીયા રહીતું બધું બનાવો ગયું એટલે એટલે પછી પડતા ની હાથ થી મૂકી જાય મન છુ આખી રાત આખી રાત મન છુ તો અને પછી હવા માં છે ત્યારે પોલીસ વાળા પોલીસ વાળા ને કઈ શું છે ત્યાં રાતે અને પકડી લે એમ પણ આખી રાત છે દારૂ પીધા કઈ વધ્યું છે લેવા એટલે આપડે લઈ લેવાના આઠસો પછી આઠસો રૂપિયા ગજા મૂકી દેવા ને અને હારી પછી પંદર પોલીસ વાળા ને તમે ચા પાણી કરી દેવો શું કેવાનું તને તાર જ પાછો હે હારથી પંદર ચા પાણી અને હા પેલા ચા પાણી છે આપડે લે તું એ શિકાર ના બદલે ખા થી આટલું ખાતર તાર વધારે પછી શું કરવા અને બેંક ખાતે બે હાજર જ વ્યવસ્થિત ખાતે ઉધાર કરવા ને અને આઠસો રૂપિયા અને રડા કરવાથી પાછો રોડી કરે આ સાઈડ પર લોકો ગોરખે કે અને ઉપરથી ઘેર કકડા ઘણું મોડું જોયું તું આ તું ટીટીમાં લાગે નહીં ડેવલપ કેવાય છે પરિસ્થિતિ બઉક છે ખરાબ છે હાલ સુધરશે આવા જનરેશન બધી સુધરવા કારણ કે જૂનું બધું છોડી દેવા મળ્યું જૂનવાણી બધું છોડી દેવા મળ્યું શું કરું બધું ખોટું હતું સડી ગયેલું છે બધું શું થયું ચોપડે હા હવે છે પવન પવન બારી ગયું ના તેલ બારી ભાઈ નહી છે ને શું તમાર નામ શું શું અંબુભાઈ અંબુભાઈ અંબુભાઈ સમજે છે ને હા રજના સમજી લો સમજણ પાછી નાખલો સમજ ને પૂરો થઈ ગયો ના સંભાળો પેલો બંને આવી ગયા લાવ કેટલા વાક્ય થયા શક્તિ સમજી ગયો સમજ અમારા સગા વાળા ઋણાનુબંધ ઋણ સંબંધે ઋણાનુબંધ લેવા દેવા હોય તો બધા કેટલાક છે લુણા ને બધા કેટલા વસવા કેટલા છે ના ના મતલબ બધા ઘણા ગયા પોલીસ કેસ થાય બધા ભેગા થાય બધા થાય ના દસ પંદર વીસ હાજર થાય બઉ ના થાય હવે આ બધા આમ વસ્તી તો હવા ચાલ બધી બધા જ ને આપડે હવે આટલા સારું ચોપડા ચોપડા નું નિર્ણયો લાગવો તે ફાઈલો તમારે શું કરવાનું અને ફાઇલ કે જો આંબુભાઈ તમે તો જુદા જ ના થઈ ગયા આંબુભાઈ કોણ તમારા શું લેવા દેવા થાય માથું દુખતું ફાઇલ ને માથું દુખે મને દુખે છે એમ કે સાયકોલો ઇફેક્ટ થશે તમે જુદા થઈ ગયા એટલે ફાઇલ ને કેવું શું કોઈ વખત કેવું પડે તો એમ મનમાં ખ્યાલ રહેવો જોઈએ તમે ફાઇલ નંબર ટુ એમ ના આ બધી ફાઇલો ઘરમાં હોય કે બહાર હોય બધીઓ સંભાવે નિકાલ કરવાનો છે સંભાવે નિકાલ તમે સમજો ને એટલે શબ્દ તમારે કયો સમે નિકાલ સંભાવે નિકાલ કરવાનો સમજ હોય ને કે શબ્દ યાદ રહેશે સંભાવે થઈ જાય એમને આનંદ થાય એવું થશે બરોબર નક્કી કરવું પડે દાદા ની આજ્ઞા ને ઘરે ત્યાં આવે મદદ કરે મનમાં નથી આપડે સંભાળવા નિકાલ કરી ભગવાન બળા આપશે શું થાય કારણ કે દાદારી આજ્ઞા છે આજ્ઞા એટલે ભગવાન ની આજ્ઞા શું થયું અને આજ્ઞા અપાવી એટલે શું થયું શું સંભાવે નિકાલ દાખલો આપવો છે એટલે બેન કહે પાંચ મિનિટ માં આવો એ તમ પાંચ મિનિટ તાર બેન કઢી ઉતારતી હોય તપેલી છતે કપડી વાંજી ખસી ગઈ તપેલી ઊભી થઈ ગઈ જોવા માં એટલે તકેલી ઊભી થઈ જાય એટલે તરત સમજ વ્યવસ્થિત ઊભી કરી એમને નથી કરી એમને શું પૂછવું આપડે કઈ નથી ને હતા ને બહુ શું ગયા તું તને ખબર ને એટલે તમારે કેવું કઈ ડેલ ને પછી હવે એ વ્યાલથી શક્તિ બોલે આપણે હવે ફાઇલ છે એમ જોઈ શું કરવું ત્યાં સંભાળવા આ સંભાળો શું નિકાલ કરીએ કરી ડરી જોઈ એ ભાત છે આ ભાત ના શું લોટા વાળીએ તો પછી આપણે શું કહેવું આ ભાત ને મૂકી દે હું ખાઈ જાઉં એક ટક માં કઈ ભગી જવાનું નિરાંત તમે સમજ પડી ને તમને સમજ કર છે આપ્યાંબર ની ફાઈલ તમે આ પૂછા નંબર નું બાબો ની સાસુ હિસાબ ચીકણા હોય ને તો આપડે જોડે એને ના ભેગું થવું હોય તો થવું પડે છે ના ગમતું હોય થવું પડે એમ નો ફાયલો નિકાલ કરી નાખીએ તો ફરી ભેગું થવું પડે નહી જો ગોચારીએ તો ફરી પાછું થવું પડે હિસાબ ચુપતે કરવા માટે આપડે એટલે ઊંચે મૂકી દેવાનું શું આ બધી ફાઇલો છે ફાઈલો નિકાલ કઈ નાખી ગઈ હે ના આ વિજ્ઞાન છે અક્રમ વિજ્ઞાન છે ગ્રુપ માં બેઠા છીએ અને સુધાર્થ નો ધ્યાન કરીએ છીએ હવે આપડે અંદર શું સમજીમાં કોણ આવ્યું આપડે હમ સમજવું પડે તમને સમજી જાય એવું છે કોઈ ફાઈલ આવી એમ કેવાનું શું કહેવાનું હા આપડે આ જ્ઞાન થયા પછી જ્ઞાન જ એડજસ્ટ કરવું જોઈએ ખબર પડે આપડે એને પૂછ્યા તું કયા નંબર ની ફાઇલ થાય ફાઇલ મળી આપડે સમજવાનું એને નઈ ફાઈલ કેવાનું એટલે ગાયું ગાઈ ને જોવાનું આપ્યા છે તારે મહેતાજી પૈસા નથી આવતાજી ને કેમ પૈસા આવતા નથી એક કોથળે એસી રૂપિયા વધારે ખીલાયો છે બચો સાઈ રીતે તમારે ભાવ વધી ગયા સિલેમે તારે ભાવ વધી ગયા હવે થાય પણ તમારે આપડે આવું ના થાય આપડે આપડે અંદર સબોધો એટલે બચો સાઈ બદલે પચાસ પોણસો ના માને ના માને આપડે મૂકી દેવાનું પણ આવતા આવતા નિક નથી લેવાળીક પોતાના કર્મો લઈને ભટેક ભટેક કરે ઘર થી નીકળ્યો નિકાલ કરીને તેજે ઘેર પાછો ગયો ત્રણ તારીખ કોથરા ખેલ ગયો ત્યાં જઈને પેલા સાહેબ ને કે છે મારા ખંડ ના પૈસા લાવો કહે છે એટલે સાહેબ ક્યારેક ખેડ ગયો એક પાય પણ નહિ શું સમજ વધુ એક તું મને હકતો નથી સુલેમાને કહ્યું સાહેબ આપતો કોંગ્રેસ ના બહુ મોટા માણસ છો પણ મારે ભાવ તું શું કરું મોટા માણસ દબડાવા જાય દબડા એવું ચાલતું છે કે દબડાવા સારું લઈ લીધા મે ચાલવા મળે તારે એમને કહ્યું એ સુલેમાન કેમ સુમાન કે આ હુકમ હે ત્યારે હું તમને જોઈ લઈશ કેમ હે આમ સાહેબ મેં ભી દેખલું કોણ દેખ લે એમાં પૈસા આપ્યા વ્યારથી ઉભો રહ્યું જગત સત્યુગમાં પ્રેમથી ઉભો રહ્યું અત્યારે પ્રેમ જેવી વસ્તુ ના ભેગા થાય છે વેર વાર કરે વેર થી વેર થી અને આપણને કાયમ શું ખાપે એનું એ તો શું ખાપે આપણને શું તું મને વધુ ચાખા તું લડું સમજાવી તું લડું હું તો ના મને સમજાવે તો આપડે કઈ પાસ થઈને પર ક્વોલિફાઈડ થઈ લાગતો બધા પાસ થઈને પણ હોય છે પરિણામ માટે લાયકાત ધરાવ ફાધર થાય લાયકાત ધરાવશો એક પુસ્તક લખ્યું છે નહી જવાબદારી ફાઇલ નો સંભાળો નિકાલ કરજો કઈ પણ ફાઇલ આવી સંભાળો નિકાલ નહીં પેલા ગાવે ને ખાલી કરેલ જાય આપડે મગનમારી કરીએ હજુ ની તમથા ના ખાવે એવું હે પણ એવા છે એવા છે તમને લાગે છે તને બોલતો નથી કરું ને એટલે થઈ જશે ઝઘડો થતો હોય તો નક્કી કર્યું એટલે થઈ જશે આપડે નક્કી કરું સંભાવ નિકાલ કરવો જ છે મારે તો દાદા પાવી તારે જોવાનું પાંચમી આજ્ઞા આપવું ચાર માં એક બધી હેલી છે પડાય ના પડાયું બદલે બીજી કરી આપવા પડાયી છે ને તમે લાગે છે બધી તારે સુધાર્થ નામ નામ છે ભૌતિક નામ ભૌતિક નામ સુધાર્થ નામ પર નહિ ઓન ને બરોબર બેંક માં એકાઉન્ટ સુધાર્થ નામ છે તારે બધું ગયું જપ્તી માહિતી તારે ગયું હા તું ચોપડો લખી શુદ્ધાત્મા ચોપડો પાંચમો રાખવાનો જેટલી આજ્ઞા મેરેજ થઇ જાય શું થઇ જાય જેટલી આજ્ઞા પાય એટલી મે દાદા પુસ્તકો દાદા પુસ્તકો વાંચવા તો એની જાય દાદા નામ પર સત્સંગ કરો તો એ જાય થાય દાદા નું છતગરું માસિક આવે છે એ કરવાનું અહીં નજીક માં બેઠો બેઠો દર્શન કરવા આવી પાસે આવતો આ પાછા હા દેખાતી આપડે જોડે <laughs> <laughs> એનું કામ કર્યા લલિત રહેશે બંધ બંધ કરશે બે બાળા ઉગાડશે બસ પડી ને જોવા માટે શું એક પછી ટાઈમ થઈ ગયો કે અડધો કલાક થયો એટલે બંધ થઈ ગયો ના જોવાય ગયા મેં ગમત કરી દાદા ભગવાન આવ્યા છે તો બંધ કર્યા કઈ જાતને શું કરું હું શું કરું કે જાય તો આ કરે એમ હોય કે નથી હોય ત્યારે કે દાદા ભગવાન આવ્યા છે ગયાથી અને આ તો બંધ થઈ ગયું જોવા આવ્યા છે હિંમત નથી ગમે ત્યાં પણ જઈ શકાય લેયર ઊંચું છે જે લેયર માં જમ્યા હોય તે લેયર સમજણ ના થયું હા તો એ સમજ ને હવે હવે આવશે આજ્ઞા આજ્ઞા પડ આજ્ઞા પડ હવે ધન પણ આવે ના પછી દિવસ ધંધામાં ધ્યાન ના આવે એટલે બધું કંટાળો ના ચિંતા થાય તો મારી બે દાખલો ક હા તમને સમજાવું ખરેખર તમે અંબુભાઈ છો કે સુધાર્થમાં છો ખરેખર સુધાર્થમાં છો કે અંબુભાઈ પેહલા તો હું જમતા પણ જતી રહી હું જે કિટ માં બેઠું હતું આ ખરીદ ધ્રામા જ થઈ ગયા ધ્રામા જ બધે ખાલી હું જ કીટ અપમાન થયું માણ થઈ ઓ ભગત હશે <laughs> <laughs> <laughs> <laughs> <laughs> એટલે આજે અહંકાર છું એ રોંગ બિલીટ છે એ અહંકાર સમજો ને એ રોંગ બિલી ભૂલી ગઈ અને આ રાઈટ બિલીટ થઈ એટલે સમ્યક થયું આ સમ્યક દર્શન સમજો ને રાઈટ બિલીટ એટલે હું શુદ્ધ આત્મા આજે આપણને ખ્યાલમાં આવી ગયું ખરું સુખ આત્મા માં છે કાયમ નું અને આ તો કલપિત છે બધું સમજ એટલે ખ્યાલમાં આવી ગયું એટલે ભૌતિક સુખ માંથી મને ઉઠી ગયું આજે તમે સિદ્ધાર્થ માતા પ્રતિ બેસી ગયું શું થયું હું શુદ્ધાર્થમાં છું પ્રતીતિ થઈ ગઈ તમે હજુ શુદ્ધાર્થમાં થવા માટે તો જયારે ફાઇલો બધો નિકાલ થઈ જાય એટલે ત્યાં સુધી તમે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છો શું છો જ્યાં સુધી ફાઇલો છે ત્યાં સુધી કેવી ગવર્મેન્ટ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ ઇન્ટીટી શું કામ કરવાનું ત્યાં ફાઇલ સંભાળવા નિકાલ કરવાના ફાઇલ ના હોય ત્યાં શુદ્ધાત્માન કરવાનું છે અને ફાઇલો પૂરી થઈ જાય એટલે તમે પૂરું ગવર્મેન્ટ आत्मधर्मी था जहाँ आत्म आत्मा थे आत्मधर्म बढ़ोत पक्षपात नहीं रो तुम जैन के मुस्लिम छो एक हिंदू छो न आत्मधर्मी आत्मधर्म ए सधर्म कहते हैं અને દેહાભ્યાસ દરમી પડધન કેવાય છે પરધન ભયાવાય વાળો દેહાભ્યાસ એટલે હું હું જમ્બુ ભાઈ આજ કરતા પર છૂટી ગયું છૂટે દેહાભ્યાસ તો નહી કરતા તું કરેડ ભાઈ છું એ દેહ અભ્યાસ જો છૂટી જાય તો તું કર્મો કરતા નથી આજ તારો છૂટી ગયો સુધી આવ્યો ચા ભગવાને એવું કહ્યું કે આવું જ્ઞાની પુરુષ મળે ત્યારે એમની પાસે જ રેજો હવે પડી રહેજો એક અવતાર એટલે આપડે મોક્ષ હવે અત્યારે પડી જવા માંગો એ જમાનો ગયો જુદો હતો એવો જમા છે પડી રહ્યો એવો નથી પડી રહ્યો એવો જમાનો નથી એવો એટલે મારે તમને કેવું પડે અમે તમને તમારી જોડે અમારી જોડે ને તો તમારી ફાઈલો બુવા બુમ કરી ભલે અંબુ ભી આયા છે કે આયા છે કે સાથે જ્ઞાની પુર સાથી જોડે પડી રહ્યા છો કારણ કે એક અવતારમાં મોક્ષ કરવો છે હવે એટલે એમને જોવાથી એમના વાતાવરણમાં રહેવાથી એમને જોવાથી બધી શક્તિઓ આપણે ફ્રી ઓફ કોસ્ટ મળી જાય મફત માં એમને આનંદ અવતારથી બહિ કરેલી શક્તિઓ ખાલી એમને જોવાથી નિરી દાસન થી બધી શક્તિઓ આપણે પ્રાપ્ત થઈ જાય એટલે રસ્તો તો કરવો પડે ને હવે એ છે તમારે થાય નથી એટલે બીજો રસ્તો દેખાડવું તમે રાત્રે સુઈ જાઓ ત્યારે વાંખ્યા મીઠી ગમે તો નવું દસ વાગે અગિયાર વાગે બે વાગે સુઈ જાઓ મને વાંધો નથી આવ્યો પણ સુઈ જાઉં કે વાંખે મીઠી અને આ દાગા દેખાવા જોઈએ શું દેખાવા જોઈએ હા અને મરે શું શુદ્ધ શુદ્ધ આત્મા કોઈને દુઃખ ના થાય સાંભળે નહીં આપણે કોણ હવે એટલું જ એ પ્રયોગ કરી અને જીવતો દાખતો ઊંઘી જાય છે આ કશો ફરિયાદ મેં શું દાખી રાહત નહીં પડ્યા કશું પાણી ઉપાય છે <bord> <bad chiy> <coughs> પછી એડજસ્ટમેન્ટ રહ્યા કરે તને તુ જાગવાની ગયું નથી સહજ જે બને તે સહજ રીતે તને સમજાય મીઠી દાદા દેખાયા આ બુદ્ધિ અમા છે તે બુદ્ધિ અમા છે તે હેરણ કરશે કોણ કરશે બુદ્ધિ ચિખન બનાવો તો મણ દૂધ લાયો મણ દૂધ લાયો એક માણસ ચિખન બનાવો તો મણ દૂધ લાયેલો પછી એને બરાબર સારું દહી કરે અને ઠંડુ મૂકી દે આ સવારમાં ચોહનો બાજુ જે છે બતાવ સરસ સરસ ત્યાં પેલો અક્કલ વારો હતો પેલા કઈ મારે કરવું તો પડશે કઈ નામ પણ આ કલવાર એટલે એક વાગે ઉઠ્યો ત્યારમાં થઈ ગયા એમની અંદર થાય આવું જોવું પડે ને જોવા જાય મેં વઘરી ગાલી ને શું થાય પછી દહીમાં વઘરી ગાળતો બગડી ગયા હા તો ડખો થઈ ગયો એટલે આ બુદ્ધિ ડખો ગયા એટલે આપડે બુદ્ધિ ને કેજો કે આજની રાતે કાલે બપોર જમવા આવજે કે આજની રાત રજા લે કે આજની રાત બુદ્ધિ તું રજા લે કાલ બપોર જમવા આવજે આપણું વખણ છે જ્ઞાન પૂરું થઈ જાય થોડું બધું બોલવાનું છે બોર કોટલા ઓરે ચિંતા પાર નહી હોય સુકાવું જોઈએ નહી કામ કર તો શું કરવું જોઈએ કે છે